ને આને પચાસ પોલાકી કરવાથી વધશે નહીં કે છે કેટલું બધું શું કેવાય કે એ કરવું પડે ધંધામાં ચાલાકી કરવી પડે ને ધંધામાં ધંધા ચાલાકી કર્યા ચાલે નહી આપડે દાદા ગ્રાહક ને કહીએ કે આપણે તેર રૂપિયા માલ મળે છે તે રૂપિયા મળે છે તો નોમેટી જે તો કેમેતે ત્રણ ત્રણ નો બોવલો છો અને માર્કેટમાં એર ભાવ જ આવે તો રૂ ગાને અમે તો લાવતા હોય પણ ગ્રાહકને કહીએ તો તો કે આનો ક્ષેત્ર વધારેલો છે એવું કે ચાલાકી કરતો તો એનેકો ગ્રાહક નહી કરતો એને ચાનાકી તોને આવતા બોન વધાર ન પડી જાય ગાડી એ વધાર ન નફો હા એ વધાર ન નફો ચાલાકી કરતો ઠીક છે તારાકી કરવા છે લોભની ગાંઠ હોય ના હોય તો આ કારી ગયેલા આ કાર્ય શીખી જાય ચાલાકી અને કપટા ક્યા નહિ પડે કપટ એવી વસ્તુ છે ને કપટ ઊંચા ને ખબર ના પડે ને ધાઈને ના પડે દાદા કોઈ ચાલાકી સામે આપણી સામે રમતો હોય કોઈ આપણી સામે ચાલાકી રમતો હોય તો આપડે હવે રમવી તો જોઈએ જ ને હા નાખ્યો એને ચાલાકી નો રોગ કહી જાય આપડે એવું થઈ જાય સામો કરે છે માટે અમે કરીએ અમે કેમ કરી કેમ અમારી અમારું બગાડ્યું બગાડી છોડવું એવું નહી થાય હવે બીજું સામો કોઈ અમારો બગાડ્યો હોય મારા જોડે ખોટું કર્યું હોય તો મગજ માં થાય નહીં શું કર્યું એવું બધું એને ના થાય મને દ્વેષ ના થાય એક જણ તો શેર આશ્રમ થઈ ગયો એ આજે ફરી ના ગયો એટલે લોક શું છે રોગ પેહી ગયો એ રોગ અંદર જમ્યા વગર રે નઈ આજ મરી ના ગયો નહી ટકા રોગ થઈ ગયો કેન્સર ના બધા એનો છે આગોડા બીજા બાર વચ્ચે રસ્તા બે જણાવ્યા તો આમાં ઘોડાગાડી બે હાડ્યા બે ના બોલ્યો પછી થોડેક છે તે ગયા તા બીજા બે જણાવ્યા કરે તને એનું ઘી રાખી અને તમે કહે છે કે આપણા પૈસા લઈશ કે છે તમે એટલે ઘોડા પૂછતો ખરો કે તું ખેંચીશ અને પૂછતો ગાચતો નથી બેહાર બેહાર કરશું તો કઈ કહી જાય કાકા ઘોડા ને હારી રીતે ખવડાવીશ કેસે ઘોડાના બિચાર પૂછે નહીં ઘોડું ખેંચી ગયા નીકળી જાય તો આ લોકો મહી નાખે છે ખાવાનું પૂછતા ગાચતા ના પૂછી જાય કે બે હાડું બે હજાર વધારે ત્યાં તમારું ઘોડા ને આમ તો ઘોડા માર્યો પડે ઘોડો છે બે પાછલા પક્ષ છે પાટિયા મારે બે પાછલા પગ છે ને પાટિયા પરોડ બાદ તાબુક માર્યો પડે ઘોડો છે બે પાછલા પગ છે પાટિયા મારે પાછલા પડ્યો ને પાટી નારાય છે ઘોડાવાનું મારું ને તેથી જ આ પરવેશ ને અહીં અહીં હોય મોટો દિવાન હોય પણ થાય છે પાછો આવતો ઘઉિ થાય ત્યાંથી જ રાજા ને આથી પાછો વારે ઉપર અંબાડી બેહારી એ રાજા હોય રાજા ના દીવાના હોય નહી તો પછી મંદિરના પૂજારીઓ હોય મંદિરના એ હોય એ રાજકોર દ્વારા થી આવવાના બધા ઠાકોર એ એના જીવો અંકાર કેવડો બરો નાખો સાંકાર ભદે ભારે ચાલુ કે ચાલુ નથી કે ના ખવાય ઠંડુ પીવા ઠંડી વાત ઠંડુ ક્યાં સુધી જાય માથલું વધારે ઠંડુ થાય ને ત્યાં સુધી ઠંડુ વધારે વધારે પાણી માથલું થાય વસાર વધારે કેટલું ઠંડુ આપણે પાણી લઈએ વિરુદ્ધ આહાર કરેરુતાહાર આહાર પીણો બધું વિરુદ્ધ ના થઈ જેટલા પીણા ઠીક છે કોઈ દાડો વાંધો નહીં નિયમ છે ઠંડુ પીણું આપીએ ના એટલી જ એવી પ્રજા એવી છે જે પોતાનું અહિત જ બગાડ્યા કરે પોતાનું અહિત જ કરી રહ્યા પૂછતો નથી હું કરું કરું છું એ કરે છે તેની આપણે એ પછી પછી કરું કરું છું આશ્ચિવ હા વાદળા પાદળ કશું આવું લે નઈ આપણે બહુમાન કરી આ દેશ એવો છે કે આફ્રિકા તમને કોઈ એવા આફ્રિકા એવા નથી તમને એડજસ્ટ થતા અહીંયા આવડતું હોય આ તો એડજસ્ટ થાય તો બહુ હારા મારી જ દેશ છે એને એડજસ્ટ મળે છે આ દેશ અને પાંચા લોકો અને કામ થઈ જવાનું છે કશું જ થવા નથી ચંદ્રબાએ કહ્યું કે દાદા બે હાજર પાંચ માં હિન્દુસ્તાન ટ્રેડ એ કેન્દ્ર મંત્રી બે હજાર ભવિષ્ય બતા કોઈ દેશનું ભવિષ્યભાઈ અધિકાર છે એ તો કોઈ વાળો માં જેને બોલવાના અધિકાર તમે નથી પરફેક્ટ નથી હાજર માં ત્રીસ લાખ ની વસ્તી હતી ત્રીસ કરોડ ની વસ્તી હતી હિમાલયમાં નહી રીટ થાય મરાલયમાં હે રીત હોય બધા રીત પાંચ હોય જગત હાનિ વૃદ્ધિ ને નિયમ ના હાથ આ છોકરા આવડો છે આમ ભૂલેલું દેખાય કરવું છું પણ એમની સામાન કશે ભૂલેખાય માટે કઈ ગયું સામાન કશો હોય નહીં સમજવા જેવું જગત છે જાણવા જેવું જગત છે આખું જગત શું એ મનમાં માને ભગવાન ઉપર કરતા હશે ને હું શું આ તો લોકિક જ્ઞાન છે નવું જવાનું હું જ્ઞાન કેવાય આ તો લોકિક કહેવાય શું કેવાય લોક જે જાણે એમ કે શું જાણી શું ગરીબ હું કરાવું છું તારું બધું પોલારી જ્ઞાન છે મારી પાસે હા હું તને સમજાવું ક્યારેક ને પેલો ક્યારેક જાણ્યા પડે પછી જાણવાનું જ હોય પછી ઉપાધિઓ થાય ને આ તો હું તો જાણ્યું તેની ઉપાધિ છે તો તું જાણે રાખી પીધું છે કે રાખેલું પોઈઝન હોય તો આપડે કઈકાલ ગોલી ગોળીઓ કરી દઉં ભગવાન મારનારો બોલું છું ગોળીઓ મારે બનાવે નહિ એના હાથમાં જ અધિકાર રાખશે તેના હાથમાં જ વિસર્જન નો નિયમ હોય આ તો એક બનાવનારો ના ભગવાન મારે છે મારવા માં ભગવાન ની જરૂર નથી એવું સર્જન માં ભગવાન નથી આમ છે સમજાય સમજાય એવી વાત છે પણ કી રીતે હમ કોઈ વિચારો નથી કોઈ વિચાર્યું નથી આમાં જગ્યા અને પછી આપણને શીખવાડો બેઠો હોય સારો ધવું સારું પાસરી કરી રહ્યો નથી માણું બધું આ પોલામ ચાલે છે તો આ તો બધું રિલેટિવ છે રિલેટિવ ઠીક છે આપડે રિયલ જોઈએ છીએ રિલેટીવું ના શીખે આપડે શીખ લાગે તો શું હશે ના મે બ્રિટિશ ગવર્મેન્ટ બ્રિટિશ ગવર્મેન્ટ ને ભય લાગ્યા કરતો બ્રિટિશ ગવર્મેન્ટ ના મનમાં શું થયું ખેડા બંધો આવે ને હું નાખ્યું એટલું બધું ખેડા અત્યારે તારી થઈ એ કરી નાણો જોવાનું શું પણ તમે સમજ્યા એક વખત પણ આ બનાવી છે બધા જાણે એવી વાત છે કરા હું નાગરું બનાવ્યું એવું એમના સાધુ હોય વિચારી શકે ના મેચાર્યું આપડે તપાસ કરીને સાયન્ટિફિક રીતે ચાલે ખબર છે